યણ ગુરુ કોવચન સંવાદ બે હજાર એકતાલીસ ના પ્રાવણ સુદ ચૌદશ ને ગુરુવાર તારીખ ઓગણત્રીસ આઠ ઓગણીસો પંચ્યાસી કરવીસ નું વચના મૃતમ શરૂ ધારણ કર્યા હતા અને પોતાના આગળ પરમ અંશ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાય ને બેઠી હતી एक स्थल रगवानी मूर्ति दर्शन करता हो प्राप्त અને બીજા સ્પર્શિક વિષય નું સુખ પ્રાપ્ત થાય પણ બીજા નું ન થાય માટે માઇક વિષયમાં ભિન્ન ભિનપણે સુખ રહ્યું છે અને તે સુખ તો અને અંતે અપાર દુખનું કારણ છે તેને વિશે સર્વ પ્રકારે જોડાવું કહ્યું જે વિષયો છે એ ભગવાન મૂર્તિના સ્થળ ને વિસર્યા છે અને બીજા જે વિષયો છે જે તુચ્છ છે યા માઈક માં ભગવાન માં એક જ ઇન્દ્રિય થી દર્શન કર્યું હોય તો બીજા બધા સુખ એમાં પ્રાપ્ત થાય છે પણ દિવ્ય તરીકે જો દર્શન કરે તો થાય તો સુખ એવું છે અનાદિ અખંડ છે વિષયો છે તો માઈક વાળા છે તમામ દેખાય છે તુચ દેખાય છે જુદા જુદા છે રૂપ દર્શન છે તો રૂપ જ થાય પછી શબ્દ પ્રશ્ન જ્ઞાન ન થાય એટલે વિષય મૂર્તિ માં છે ભગવાન એવું ચર્ચું નથી એનો અનુભવ નથી માપ નીકળે નીકળે નીચાની મોહિનભાઈ સમજ્યા પણ ભગવાન ની મૂર્તિ એવી છે કે ધ્યાન કરતો હોય તો તૃપ્ત થઈ જાય કેમ થતું હશે આપડે સાધું છે અહિયાં લાવડા પૂછે કેવું પડે ને તૈયારી તો રાખવી પડે ને લેસન ને દર્શનાર્દી જે એક કરે છે એમાં એવો એને આનંદ પ્રાપ્ત થાય છે ઓલા ચારે જે છે એ ઓટોમેટિક ભૂલાય જાય છે યાદ જ આવતા નથી પછી એની ઈચ્છા પોતે માહિત ભાવે ફળ થઈ ભગવાન માં જોડાય અને આ મનભૂત ના ઓલા રહી જોડે અને કોઈ ને બધું રહેલી રહે આત્મસત્તા રૂપે થઈ અને ભ્રમરૂપ થઈ અને ભગવાન વિશે જોડાય જાય આવી જતું છે જુનાગઢ જઈને કે ભાઈ આટલું આ આવશે આટલા મહિનો કામો આટલા મહિનો કામો આટલા સમજ કે આ રસ્તો બરાબર છેલ્પના માં નથી આવતી ઘર બે પણ આ તો એક દેશ માં પાસે વિષય રૂપ હોય ને શબ્દ બધાય ભગવાન ની મૂર્તિ માં અમારી દ્રષ્ટિ માં નથી એટલે કેવી હજી તો આપડે આ વાતો કરીએ છીએ એટલે વાતો બે હરવી જોઈએ સુખ પ્રાપ્ત કરું તો સ્થિતિ કેળું પડે પાછી આ વાતો માંથી પણ આવી વાતો એ જગત માં કોણ કરે જો આ કહેવાય નહી પણ સાધુ સંન્યાસી જગત માં હારા એ આ પ્રશ્ન તો એની માં હોય ને લગભગ ન હોય ઉજવું લગભગ ન હોય અને આપણે તો આ સાંભળીએ છીએ એટલે ઘાટ કરવાનું ભાવ થયો નહીં તો આપણને શું ખબર હોય માલી વાત હવે એ કેમ પ્રાપ્ત થાય છે એ તો એ સ્થિતિ પહોંચવાનો માટે પ્રયાસ કરતો હોય એને થોડે થોડે અનુભવ થાય પ્રયાસ નથી કરતો હોય ન થાય માહિત પંચ વિષયમાં શબ્દ સાંભળ્યો એ આવું ને અહીંયા એમ થાય કોઈ હારું કીર્તન બોલે તો હારો હોય મજા બરાબર બોલે છે આનંદ આવે પણ શબ્દ આનંદ આવે એમાં સ્પર્શ આનંદ હોય ને રૂપ હોય ને રસ હોય ને ગંધ હોય ને ખરું ભલે ભગત આપડે કેવાય હારા કેવાય આ ગમે છે પણ પંચ વિષય નું ભેળું સુખ આવે એવું તો ઘડીમાં કેમ બને ભાઈ પણ આ થેઠ આત્મસત્તા રૂપ જયારે થાય છે આત્મસત્તા આત્મા એવી વસ્તુ છે એ બધાને અડી જાય છે શબ્દ અડે સ્પર્શ અડે રૂપ અડે રસ અડે ને બંધ અડી જાય કોણ આઠમા દેહ નો દેહ તો આ કાન છે તે શબ્દ ને પકડે એથી બીજું ન પકડે આજ રૂપ ને પકડે પણ બીજું ન પકડી શકે એક એક એક એક વિષયને પકડે એને પાંચીને પકડવાનો એની પાસે શક્તિ જ નથી આત્મસત્તા રૂપે જયારે થયો ત્યારે દેહ એક બાજુ એ ભાવના નથી આત્મા બધા ની અરે અડી જાય છે આંખ માર્યો કાન માર્યો જીભ માર્યો બધે આત્મા નો સંબંધ છે અને પંચ ઇન્દ્રિયો ના જે સુખ છે એ આત્મા રૂપ જયારે થાય છે ત્યારે એને અડી જાય પણ જયારે સુખ છે એવું પણ એને જ્ઞાન રહેતું નથી તો આત્મા ભૂલી જવાય તો ઓલા નું સુખ એ સુખ્યું હતું શું પૂર્જા વિષય ને સુખે સુખ થયું આત્માને સુખે સુખ ન રહ્યો પછી ભગવાન નો સંબંધ થાય ત્યારે આત્મા ભૂલી જવાયું આત્મા છું એ પણ રહેતું નથી એ સ્થિતિ ના માટે હજી તો આપણે દેહ ભાવ છીએ આ દેહ અનુકૂળ ન હોય તો ભજન કરવાનું ગમતું નથી કીર્તન ભળવાનું ગમતું નથી એક વિષય સંબંધી ભગવાન નું સુખ હોય પણ જો દેહને ગમે નહીં કે ઇન્દ્રિયોને ગમે નહીં એટલે આપણને કઈ એનો આનંદ આવતો નથી એવી જ રીતે આત્મા થયો ત્યારે દરેક ઇન્દ્રિયોમાં આત્માનો સંબંધ છે એ વિના તો કોઈ જ્ઞાન પ્રાપ્ત થતું નથી એટલે આત્માનું દોરવું એવું છે એ બધા ને અડી જાય પંચ વિષય ને અડી જાય એક અને એ ત્યાં પાંચ ને એ તાણે જઈડ્યો હોય એટલે બધા વિષય સંબંધી સુખ નો એને અનુભવ થાય અને જયારે પ્રભુ ને આગે છે ના પંચ વિષય ભૂલાઈ જાય આત્માય ભૂલાઈ જાય એક ભગવાન સિવાય બીજું પછી આ ન પૂર્વે જે જે ભક્તો થયા મીરાબાઈ જેવા એને ઝેર પીવું નથી કઠોરો પી ગયા પણ હું ઝેર પીઉું છું એવું એને ખબર જ નથી ત્યાં એની દ્રષ્ટિમાં ઝેર ભાવ ઓડી ગયો આખો ઝેર ચડે ગયા થી ત્યારે જ ભાવ જ ઉડી ગયો ભગવનમય દ્રષ્ટિની વાત છે એ પણ આત્મારૂપ હોય અપર ક્લાસ ને પર ક્લાસ એમાં એને માટે હોય બધા એને માટે જયારે જાતું નથી એને પરબ્રહ્મ રૂપ માં જયારે આવી જાય ત્યારે આ કઈ રહે આ શબ્દાર્થ છો આપણા હવે એ બાજુ સ્થિતિમાં જવું હોય ને ત્યારે પોતાના અંગને બદલાવતા શીખવું જોઈએ સમજણું ને શું આત્મા રૂપ જો થાય ત્યાં જ પંચ ઇન્દ્રિયોનું સુખ જાય પણ જયારે પ્રભુ તરફ જાઓ ત્યારે આત્મા ભૂલી જવાય પંચ ઇન્દ્રિયોના વિષયો ભૂલી જવાય એક ભગવાનમય દ્રષ્ટિ નિજાત્માનમ બ્રહ્મરૂપમ વિભાજ્ય થી એ ને કર્તવ્ય ભગવાન ની ભક્તિ જો કરવી તો આવા થઈ કરવી દેહત્ર લક્ષણમ જો દેહ ના ભાવ જાય આપણે વાંચીએ હંમેશા બોલીએ બીજાને સમજાવીએ પણ હવે એ સ્થિતિ આપણા માં જો લાવવી હોય તો એ અભ્યાસ કરે કહી આવે બોલે ન આવે બોલે થયું જ્ઞાન થયું જોશીભાઈ બેઠા એ ત્યાં સોનાનું ઘરેણું આમ એને કાઢ્યું જોવા એનું માલિક એનું પડખા વાળો એમ દેખેખરો હોનાનો છે એને દેખવાનું હવાર એમાં એ પાછું પીતળ નું કાગળ કોઈ ન જ હોય એક સામાન્ય હૃદયમાં ભાવમાં પડી એ છે ત્યાં કોક નું હોય તો ચોઈટોક નો ચોઈક અને પતરા નું લોખંડ નું કે કથીર નું હોય કોક વકારક ની વાત ગણાય હોય છે માલિકી નું હોય તો વિચાર કરો હે જાય આ ભગવાન મય ની વાત છે દેહત્ર વિલક્ષણ ત્રણ દેતી વિલક્ષણ કોણ આત્મા દેહ ને સજાતી છે જ નહીં એટલે દેહ નો ભાવ પેલો ઉડાડવો છે કે વિના આ માર્ગે જવાય કેમ આપણે વાંચીએ છીએ એમાં જ આવી જાય દેહ વિલક્ષણ પછી વિભાવ્ય તેને કર્તવ્ય આ ભક્તિ કરવાની તો ઓલિયા ની ભક્તિ છે આત્મા ની એ નહી હોય ભૂલી જવાની ચીજ છે એમાં જગત સમજાવીને આત્મા સ્વભરમાંત્મા આત્મા સ્વભર્મ જે ભૂલવાની ચીજ છે એને ઓલિયા ની જોડી દીએ એને બેન એક કરી દીએ શબ્દ જ મળા નહીં ને કોઈ હવે બ્રહ્મસૂત્ર પણ બ્રહ્મસૂત્ર ના સૂત્રો તો યાદ નહીં હોય એમાં વ્યાસજીએ હું લઈશું આત્મા અને પરમાત્મા વચ્ચે કેટલું અંતર છેલ્લું કહી દો આ એક નાનકડા પ્રશ્ન માં આ બધો સારો વિચાર્યો પંજી ઇન્દ્રિયો ના સુખ છે અલગ અલગ છે પણ માયા ની સાથે સંબંધ માં અલગ અલગ આજ રૂપ ને જ જોવે આ શબ્દ ને સાંભળે ઓજો ભાઈ આપણે ખુશીએ તો ધ્યાન કરવા બેઠા હતા ને પર કે ઓછું હરણ્યું કઈક નહીં ગયું ઓલું આવીને પૂછવા ને જોડો આ કેમ નું ગયું કે આઠો દબાઈ જવાબ નો આપ્યો પેલા બોલ ની મૂંગા બોલો તો સ્વીકારી તો એને આ ઋષિ નો મહિ માં ગયો બોલ બોલ ગુંડ કહ્યું ને ત્યારે આ ઋષિ એ જવાબ દીધો તું કેને પૂછે યા પછી બી સાનગે જોવે છે બોલતી નથી તું પૂછશો કેને છે જોડે છે આજ તો બોલશે નહીં અને યા અને જે બોલે છે એ જોતી નથી તું પૂછે છે કે ના કરોલે છે જીવ એ તો જોતી નથી કેની ઉપર ખીયા પણ બોલ્યો તો મૂર્ખ હતો પણ ઋષિ પોતાની અલમુસ્તાઈ માં ને જોવા પ્રયત્ન ખરી રીતે એ ભાવ ભક્ત વેલા મોડો આવવો જોઈએ જો ભક્ત હોય તો એને એ સ્થિતિ કેળવી પડશે છેલ્લે ગાળે છેલ્લી સેકન્ડ માં મારા જે મૃત્યુવાદી ઘડી રહી હોય અડધી ઘડી રહી હોય પાડી રહી હોય પણ અભિષેક સુદૂરાચારો બધે માં મનન્ય ભાવ સાધુ એ વર્ષમાન કરી એક બે આવું થવું પડશે આઘડીયા પંચીઓના આહાર આપણે માઈક છે જે હોય માઈક જ છે બોલીએ છીએ હાલ તો અંકોટ છે થોડી પ્રસાદી મળી જાય તો હારી થઈ ઈચ્છા નો થાય અને લઈએ છીએ મહિમા થયો બરાબરી ન દે પણ આનંદા ને બનાવતા જ આવડ્યું એટલે એ પ્રસાદી ખાય એ પ્રસાદી તરીકે લીધું એને મારીક વસ્તુ તરીકે ખાઈ જો એને એટલી સ્થિતિ પ્રસાદી મટી જાય એને એનું ફરે નથી પછી એવી ને એવી રીતે પાંચેય ઇન્દ્રિયોના આહાર એક ભગવાનનું દર્શન કરે ત્યાં પાંચેય ઋષિઓનું સુખ એમાં આવી જાય શું ઋષિ દેખાય નહીં સુખની વાક્યા એ સુખ બાજુ માહિક ન હોય ત્યારે આવે જ્યાં લગી માહિક ભાવ છે ત્યાં લગી તો આવે ખરા ભક્ત ને તો આકેલવણી કરવી જ પડે અને મહારાજ છતાં તો બહુ ભક્તો હાકર ને મીઠું હરખું જો કોણ આવ્યા પર્વતનભાઈ આવ્યા મહારાજ ની પાસે મહારાજ હાકર આવેલી તો ખોબો આવે દીધી એ ગામડા હતા પણ એને તો એમનો આ હાથ પ્રસાદી મારા મહદભાઈ ગામડો મૂકે ને ખેડૂ ભાઈ ને ભથડ તરીકે આવું પાડે અને જરા વખાણ કરે ત્યાં બીજા બેઠા બેઠા એ તો એને હાકર મળીને વખાણ ન કર્યા હોય કારણ કે એ આની સ્થિતિ ને સમજે નહી મારા ધમકતા એ હાકર જ નથી આવડા માને ગઈ ભળવદભાઈ હાકર નો વોર્ધનભાઈ હાકર નો અવાજ લે ભગવાન જાણતા નથી કર્યું ખોબો ભરી નો ખાવા મરી જાય વડાગરું મીઠું જોવાય ખાઈ ગયા કઈ ન પણ હવે ઈ સામાન્ય માનવી શું સમજે મારા તો બહુ પ્રયોગો કરેહ વિલક્ષણ એને એક માં ના હોવા દે સામાન્ય માનવી ને ક્યાંથી આવે અહીંયા એમાં એ પાછું આ વ્યાસજીએ લખ્યું છે છેવટમાં જયારે પરબ્રહ્મમાં પૂછો આત્મામાં હજી ચોંચ્યો હોય અને જયારે પરબ્રહ્મ પુરુષોત્તમ માં જોચો ત્યારે આત્માનું સુખે ભૂલી જાય આવું વાતો આપણે અભ્યાસમાં નથી ને એટલે અનુભવ ન આવે પણ અનુમાને અનુભવ કરવો જોઈએ અનુમાન નો પ્રત્યક્ષ નહીં આમ હોય તો આમ થાય આમ હોય તો આમ થાય એનું અનુમાન તો કાઢવું જોઈએ ને પણ એવા પ્રયત્ન આપણે કરતા નથી એટલે અનુમાને થતું નથી અનુમાને થતું નથી પહેલું તો આપણે સાધુએ કરવું જોઈએ આને તો નકમ કરીએ છીએ આપણે કારણ કે એ વિક્ષેપ બેઠા છે આપણે વિક્ષેપ વિના સ્થાનમાં સદાય સ્વામી લખ્યો છે દુઃખ તો અમારી વાળી માતા કોઈ દેહવા ન દેતા ખરું હવે તો ખોતરી નું ઉભા કરો તો છે આપડે ખોતરી નું ઉભા કરીએ એવા છે કાંઈ નો હોય તો આ સ્થિતિ લાવવાની વાત નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહ ત્રય વિલક્ષણમ ત્રણ ડે થી વિલેક્ષણ આત્મારૂપ થાય અને ત્યાર પછી પરબ્રહ્મમાં જોડાવાય પછી અને એ પરબ્રહ્મનું એક ફેરે દર્શન થયું તો અનંતકાળ સુધી ક્રિયા એવું સરખ સુખાવી જાય જાણે હું કોઈ માજામાં હતો જ નહીં હો હતો જ નહીં એમ ચાંખી દેખાઈ જાય અને આપણે આજે આ માલિક સુખ સુખ્યા છે ભગવાન ની વાત કરીએ કહું અન્કોટ બહુ હારો હો ડેકોરેશન એ કર્યું હોય એટલે માણસ બહુ વખાણ કરે પણ ખાવા દે એમાં જો ડાય મીઠું ભૂલી ગયા હોય અને ધરાઈ ગયું હોય અને વખાણ કરે ને પછી ભગવાન પ્રસાદી ના જો એટલે આ તો જીવ કેવળ માયા પડ્યા છે અને વખાણ કરે છે ઈ માયા ના કરે છે પ્રસાદ ના ભાવ માં કોઈ વખાણ કરતો નથી જમી જાય જીભ ને એવું જો મળી ગયું તો પ્રસાદું કરી ના કાઢી નહી મીરાબાઈ ચાર નો ભૂંડો કાઢી નહી છો એ સ્થિતિ એ પહોંચે ત્યારથી વાત શું તમે સમજ્યા મેં કહ્યું પેલા તો પંચ વિષય ભૂલાય જાય એટલે શું તમે મોટી શિક્ષા ભદ્રિ વાંચી એમાં ભાગવત નો સુખ એ મૂક્યો સુખદેવજી પરીક્ષે જ્યાં સુધી જીવ આત્મારું હશે ત્યાં લગી અને ભય છે ભાગવત માં ભય શેનો ભય આત્મારું થાય છે ને આત્મા થી માયા ભરકતી નથી એટલે ઉભી રહી પરખે શું પરખે ઉભી રહી એટલે લાદ આવે ત્યારે ઝડપ મારેથી માયા આવડો આ છૂટો પીડ્યો હોય તો પાછો પોતાની તરફ ખેંચી જાય એને ભાવી છે આત્મારું નાખ્યું એને આ ભાવી છે અને ભગવાન પાસે જયારે પહોંચી ગયો એ રૂપ થાય છે ત્યારે માયાથી માયા જ ભગવાન પાસે આવતા ડરે એટલે આવડો નિર્ભય થઈ જાય શું શુભદેવજી વ્યાસજીએ મર્મ ભાવ થી ગોઠવેલું છે એને કોણ અમદેવાયું એક વિષય માં પંચ વિષય નું સુખ જાય એટલે ભગવાન ના દર્શન કરો એટલે ભગવાન ના સ્પર્શ નું સુખ આવી એમ નથી આ બધું વિસરી જાય મારે શાક થોક જોશે તો લઈ ગયો અરે પણ રૂપિયા લાગ એક બીજા શાક માંગતો હશે જાય રૂપિયા ની કિંમત જે ગણે જઈ શાક નું છોકરા ના લગ્ન કરવાના થાય પણ છોકરાનું ભરા લગ્ન મારે લગ્ન કરવા નથી દીકરો આપો તો લગ્ન કરીકરો આપો તો લગ્ન મારાગન પેલા દીકરો ખબર જ નથી આ પંચ ઇન્દ્રિયો ના વિષયો એક આત્મા રૂપ એને સેવા થઈ જાય પછી ભગવત રૂપ જયારે બને અને અંત દુઃખ નું કારણ છે અને ભગવાન માં તો સર્વ વિષય નું સુખ એક કાળે પ્રાપ્ત થાય છે અને તે સુખ મહા અલૌકિક છે અને અખંડ અવિનાશી છે તે સારું જે મુખ્યું હોય તેને માઇક વિષય માંથી સર્વ પ્રકારે વૈરાગ્ય પામી હરિભક્ત ભગવાન ની ભક્તિ નો ખપ હોય તથા સંત સમાગમ ખપ હોય તો તે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળીને જેમ તે સંત કહે તેની મરજી હોય તેમ વર્તે અને તે સ્વભાવ તો એવો હોય છે સ્વભાવ ટાળવા સ્વભાવ સ્વભાવ ટાળવા ને એટલે પોતાના એ જ બધા નથી તેને ભગવત સ્વરૂપ માં કેવી રીતે એક એક શબ્દો એવા છે આપડા થોડી થોડી ભગવાને આપણને કયા છું સેવામાં માયા છે આ ચૂંટશે સેવામાં માયા છે અમને અને તમને બે અમને એનો કેફ આવે એટલે માયા આવી ગઈ અમે કરાયું કર્યું હોય તમે અને તમને મારો લેખ અહીંયા નાખો કરાયું માયા તો પડખે પડખે ઉભી જાય ક્યાં વિચારી અને જેટલી મોટા એટલી આ દુનિયા ના સાધનો મોટું માનીએ અહી વૈભવે જો આગળ મંદિર હોય એને સોનું ચાંદી હીરા મોતી હોય ને આપડે હું માન જોધામ હીરા મોતી માણે એ અક્ષરધામ ને ઓળી શું છે ક્યાં એક બેટું શું બે એ ઢોર મરેલા ઢા હોય એના સિંગડાની નાખી હોય દિવાલ બારે રેચ્યું હોય એના હતા આવે ને ત્યાં એને રૂપાળા શિંગડા મેળવે રૂપાળા કોઈ હોય ને દેખાડે દેખાડે તમે તમારા ઘર માં કોરા ઘરમાં એ ભક્ત ની દ્રષ્ટિ માહિત છે એટલે માહિક વસ્તુ ના શિંગડા ના વખાણ કરે અમે સાધુ થયા હોય ખાવાનું મળ્યું રેવાનું મળ્યું હરવા ફરવાનું મળ્યું એના આનંદ આનંદ માનતા હોય એ દૂધ ના મકાન ને આગળ જરાય ન મળે છે એક બ્રાહ્મણભાઈ હા મોદી બાપજી ઠેર છું હોત કેવી રીતે ગોઠવાય એક ઇન્દ્રિય માં પંચ ઇન્દ્રિય સુખ સુખ એમ ન આવે આ સુખા તમારે ભ્રષ્ટો સુખ ભગવાન ને અડો એટલે આવી જાય એમ ને ભગવાન ને અડ્યા એટલે પંચ વિષય સુખ મળી જાય પણ આને વિષય એટલે એ અનિયાર સંબંધ ધરાવે કોઈ વિષય ના સુખ નો કઈ પેલા તો આ ભગત થઈ ના વાક્ય ના વિચાર સાધુ એ મેં સાંભળ્યું વા કરે એવું માયા માં ધાન ચોંટી જાય ને તેમ અને બીજું યાદ નો આવે ગરીબ માણસ ઘેરે થી આવેલા જુ ધન રાંધતા હોય પાટીયા માં ચોટી જતું હોય એવું મન થાય માયા માંથી ઉખડતો નથી માયા માં ચોંચતો હતો હું વિચાર કરું ના કઈ ખબર પડી નઈ શાસ્ત્રીજી આવતી ગઈ સાધુ બહા ગયા મારે બીજી ક્યાંથી કાઢવાનું હોય એટલે ઈ રમત માં પણ પેલું આ તો નક્કી કરો આંગલામાં દાન જ એને જ વાતું પેજા કરવી એમ દેવ પ્રસાદ સ્વામી વિચાર કરજો ના એક વ્યક્તિમાં પેહી ગયું આ માહિક સંબંધી ઈજ ગોખા યાદ આપતું હોય ને તો યાદ જ ન કરે આત્મા ને યાદ ન કરે ઈ પરમાત્મા ને તે કરે બોલવાના સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે છે બોલે છે તો અહી નથી બોલતો હજી એના આત્મા ને ઓળખતો નથી સ્વામિનારાયણ ને ઓળખે આ તો લોકોને આ ક્ષેત્ર બળ માં ફાવે એટલો વાંધો નહીં સાધુ ને સંસાર માં છેતરવાનું કામ છે તરવાનું કામ કરી રીતે સાધુ એ તો તરવા આવ્યા છેતરવાનું છે આમ જોડે આ ભગત આપડે થાય પણ આને છેતરતા નથી અને જે હરિભક્ત ને ભગવાન ની ભક્તિ નો ખપ હોય તથા હોય સાથે જ હોય સૈત્ય ની સાથે જો કરવો પડે ને ખબર છે ચૈતન્ય સાથે જડાય ગયો હોય તો પણ તેને સત્સંગ ના કપવાળો ટાળી નાખે સત્સંગ ના ખપવાડો કોને ચૈતન્ય સાથે જડાયેલા એટલે ગમે એવો કઠણ સ્વભાવ હોય કોઈ રીતે જતો ન હોય તો ત્યાગ કરી દેહ માં ત્યાગ કરે આત્મા નદી પહોંચી ગયો તો ત્યાગ કરે સત્સંગ અર્થ શું તમને પૂછું એટલે સત્સંગ ત્યાર પડે ને મેળવા ના આવી સ્વભાવ ટાળવા હતું સંત સંત સમાગમ એટલે આવીને બેઠો એટલે સમાગમ કર્યા સ્વભાવ સ્વભાવ ટાળવાની વાત એમાં સમાગમ બધા કરતા હશે પાંચ રૂપિયા કઈ તમારા એક સેવા કરો માલ માં બાપ તર ભલે કોક ના ગરીબ હોય બિચારો પૈસો થઈ શકે એમ ન હોય એ પાંચ રૂપિયા દે કે એટલે એનું કલ્યાણ ન થાય દેનારા થઈ જાય એમ ને જોઈ ને બોલો પોતાની વાર્તા કરી છે કેવો સ્વભાવ હતો ત્યાગી સ્વભાવ પણ રામાન સ્વામી ના ગુણો સાંભળ્યા વધારે માંડે ઢોકવા ખરાવવા માંડે અહીંયા કલ્યાણ શું બીજ નહી હોય આવું પીડા લોથો લઈ લે માન સ્વામી ના દર્શન નો કપ હતો તો મુક્તા સ્વામી ની આજ્ઞા ને અનુસારે વરસ્યા પણ અમારા મન નું ગમતું કઈ ન કર્યું રાજીનામા રે પણ એવડા માને હવે એને પણ પૂછે દેવસ્વામી ની રાજીનામા રેજો એમાં જે પડે પણ કઈ ભગવાનદાન ની રાજીનામા રેજો જૂના બેઠા કેમ જૂના હોય એમ કે વળી જે હરિભક્તો હોય તેને કોઈ દાંત ની આખી નથી આટી હોય એ બે ને એક રીત ની ના સમજવી આ બધા આપણે બેઠા જઈને આસન ફેરવો હવે તમારું આસન લાવો તો શું થાય તો ભગવાન પાયા જવાને માટે તો આ બધું કેટલું બદલશું કઈ તેની તરફ દગલું ભરાશે હા આય નાય નાગોસ તો નથી કરીએ આપડે સેવા કરો તમારું કલ્યાણ સેવા કરો તમારું કલ્યાણ કલ્યાણ તો બોલનારું કલ્યાણ એમાં થતું હશે સ્વભાવ બદલ ના કલ્યાણ કોઈ શાસ્ત્ર કહેતું હોય વચનામત બોલતું હોય તો તો આજે બરાબર હવે એ તો કઈ જોવું જ નઈ બોલો બીજા સ્વભાવી આટી પાડી હોય તેની વિશે તો તુચ્છ પણ જાણવું જે તેને સંત મુકાવે તો મૂકી દેવી અને પ્રથમ ની આટી નહી આવે તો શું થાય આપણે અત્યારની પરિસ્થિતિ માં જુઓ ને હયા દયા હોય મૂકે તો મૂર્ખ કે એનો અંદર નો હૃદય નો મનના કલુષિત થઈ ગયા સ્વભાવ બદલ હોત તો અહિયા આપણે ન હોત આપણે એમાં જ ખે છીએ માની લેજ તમે વ્યસ્ત करो एट तमने ते भगत मानी लवड़ा आजराज आप करें मना त्यागी अर्थ नौ। भगत नो स्वभाव मेलिया विना साधुज कई रीते भगवान पास जावे तो, तो स्वभाव मेलवाज पड़े હવે તમારે એમ એમ થઈ ગયું કે દંવત કરો પણ દયા જેનાથી રખાય એવી રીતે લગભગ અને એ તમને અમે એમાં કેળવી દીધા છે સ્વભાવ ઉપર જો તમને વાત કરીએ ને તો મારો કલ નહી આવે તો અથવા આટલી સેવા કરે છે નહીં કરે તો આ રોસ્ટર એટલે તમારો નંબર ઉપર વયો જાય વાર મોટ નંબર વયો જાય ને સિદ્ધાંતમાં નથી એ તો કે આ પ્રમાણે વર્તે એ અમારો નહીં તો અમારા સંપ્રદાય થી બાર વિમુખ છે એને તો કલમ કરી નાખી પણ પાછા અમે તમારી કલમ નીકળી ગઈ પણ છોડી દઈ છોટે નો છોટે તો કલ્યાણ અને એ બેઠ પણ બદામ ચાલ્યું હોય તેને કોઈ મુકાવે તો મૂકે નહી અને રૂપિયા મુઠ્ઠી વાળી હોય સોના મોહર મુઠ્ઠી વાળી હોય તેને મુકાવે તો તેને મૂકે નહીં ત્યારે એ બાળક બદામ તથા રૂપિયો અને સોના મોહર તેને વિશે બરોબર માલ જાણ્યો માટે એ બાળક હોય તો ના આપે એમ એ બે પ્રકારની આંટી માં ન્યૂનજી જાણવું અને એમ હોય નહીં અને બે માં સમાન પણ જાણે આ તો શું વર્તમાન સંબંધે આંટી પાડવી કે ફાળવું છે જો કહું બે છે એને અહિયા આવું નહીં એટલે એના આટી પડી છે ને જો કોઈ થી મૂકે હવે કોઈ એને શ્રેષ્ઠ કહ્યું ને પાટીદાર સ્વભાવો આજે પાણી જવું જવું આવું ને આવું એમ આવ્યું ને બદામ ને એને વેલા ની મૂકી દેવી જોઈએ માથું ન કપાવ બદામ હાથું થયું પણ અહિયાં આવે તો સાંભળે ને એને કઈ કેવું નહીં કઈ તો આવો હે મારા તમે કોઈ નવો એને તમે એમ કહો કે ઠીક ભાઈ ભગવાન વિશ્વાસ ના આવે કેમ જે જો એને કઈક કોઈક જાત ના વેણ લાગે અથવા તેનું માન ના રહે તો એવો એ રહેશે નહીં વેણ લાગે આવ વર્તમાન પડતો હોય ને ભક્તિ કરતો હોય એ તો રાજરસિંહ કેવાય ભગત ન કર્યો અને જે ભગવાન ની પ્રસન્નતા ને અર્થે ભગવાન ભક્તિ કરતો હોય તથા વર્તમાન પાળતો હોય તે તો બ્રહ્મર્ષિ કહેવાય બ્રહ્મર્ષિ કહેવાય અને તે સાધુ કહેવાય એવી રીતે એ બે માં ફળ ભેદ પણ છે